એમ કે છે કે આપડે જેની જોડે અનાદિકા થી ચર્મ ચક્ષુથી આપણે જોતા છીએ કે આપણે એમ કે છે કે પેલા જે તો ચર્મ ચક્ષુથી જોતા હતા એટલે રાગ દ્વેષ થતો હતો હવે શુદ્ધાત્મા જોઈએ તો પેલો પ્રેમ થવો જોઈએ પ્રેમ નથી થતો જોઈએ પ્રશસ્ત રાગ ઉત્પન્ન થવો જોઈએ શુદ્ધાત્મા પ્રત્યે કેવું નથી થતું એમ થાય છે અમુક અંશે થાય તૂટી જાય છે ને અમુક અંશે થાય છે એમ શું થાય છે રાગદ્વેષ અમુક અંશે થાય છે એમ તો જ્ઞાન જ નથી જ્ઞાન જ્ઞાન જ નાખે રા કિંચિત માત્ર રાગદેશ થાય તો પછી આ તો શરૂ થઈ ગયું કેવાય શું આ તો ધ્યાન દૌદ શરૂ થાય એમ નામ જ કિંચિત માત્ર રાગદેશ થાય કેવાય આ તો થાય છે ધર્મ ધ્યાન માં શું હોય એ સિવાય બીજી કશું હોય નહી એ થતું આઠ હજાર દોઢ હજાર ના થાય એટલે કશું કરવાનું નથી હોતું શું કેમ આવું બધું થઈ જાય દેખાય છે ને એનો માર પડે ડખો થઈ જાય શું થાય દયનો કરી નાખે ડખો શું કર્યું હોય આમ કરી નાખી હોય જ તો પણ ના હોય જાય પાછું જોવા જાય શું કર્યું પછી સવાર માં લાવી ડખો કરે આર્થ ધ્યાન રે ધ્યાન ના થાય એટલે જોવાનું જ નથી આ જ્ઞાન પછી તપાસ જ નહીં કરવાની અધિકારી તું ને જોવાની શક્તિ નહી જેના જેનો ક્રોધ થાય ને ગુસ્સો થાય ને ગુસ્સો થાય તો એની પાસે ધ્યાન નથી એટલે હિંસક ભાવ નથી શું કહ્યું બાળક ના હાથમાં રત્ન આપે ને શાંતિલાલ પૂછ્યું આત્માનો અનુભવ જોયો સો ને અનુભવ કરેલા દયાથી જ અનુભવ થાય તું પછી આપડે એમને સમજે કે આવું બધું જાણીએ ને એટલું બધું એવું નથી કરે બધામાં આત્માને આવું ગુરુ સમજે નઈ ને દખો કઈ નાખે એના કરતા મોટું રાગ વગેરે ખાય છે પણ એ નાટકી છે શું છે નાટકી એટલે ડ્રામેટિક્જ રૂપે છે એને કશું આપડે લેવા દેવા નહીં ને આત્મા થી રાગદેશ શું થયું आत्मा भवो ना जे आ तो, थे थे तो, तो, जे नहीं नहीं तो निकाली कर लगा लाड़वा राग कहवा एक आ रागने द्वे रिते तो तो रागने ने? रागने राग ने द्वेशग कह बाबत चाहिए राग कहवा तो पी आपे आज्ञा आप कहू के मार्मा बदा मैं हूं मानु हमना आत्मा है तो पी મારા માં જે છે તેનામાં છે આ તો ધ્યાન જવા બંધ થાય એનું નામ જ રાગદેશ બંધ થયું કેવાય શું એક પ્રશસ્ત રાગ રહ્યો ત્યારે ધર્મ ધ્યાન કેવું આપણે જે પઝલ છે એને સોલ્વ કરવા ને બે દ્રષ્ટિઓ આપી શું કરવાનું પઝલ સોલ્વ કરવા ની બે દ્રષ્ટિઓ આપી હા એ જ એને અધ્યાસ છે આપે નવી આજ્ઞા આપી રિયલ ની રિયલ ને જુઓ બંને સાથે રિલેટીવ પણ છે અને રિયલ પણ છે હવે તરફ રિલેટીવું જે નજર છે અને બીજું શુદ્ધ આત્મા તો શુદ્ધાત્મા ની તરફ આપણું હવે એનું ધ્યાન થાય છે ત્યાં પ્રેમ થવો જોઈએ વધારે એજ મુખ્ય છે રિયલ જોઈએ તો પછી હવે રિયલ તરફ પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ રમણતા કરવા જેવું આ રિયલ છે અને રિલેટિવ કરવા જેવું નથી રમણ એટલે એનો જ નિરંતર શુદ્ધ આત્મા નું ધ્યાન જોવું કરવું બીજું કશું કરવાનું જશે ને પ્રેમ ની તો સવાલ જ ક્યાં આવે બીજું કોઈ કરવાનું થાય છે રિલેટિવ આરાધન કરવાનું છે જણાવી દીધી તમને જાણવા જેવું રિલેટિવ છે શું છે રાખવાની જરૂર નથી તબક્કી પણ પ્રેમ કરશે તો અને જ્ઞાન દર્શન ચારિત્ર ચારિત્ર થઈ શરૂ થઈ ગયું શું થયું હા નહી તો હમેશા જુએ જાણે તેની પર રાક્ષ થાય જુએ જાણે તેની પર રાક્ષ નહી થતો એ વિતરાક ચારિત્ર કેવાય કે રાક્ષ વિતરા ચારિત્ર કેવાય તો ચારિત્ર હું ઊંચું થઈ ગયું તો અજાય બી થઈ ગયેલી છે પણ હવે હાથી રાખે પણ બાબા જેવું લૂટી ના લે કોઈ શું કોઈ પડાય ના લે બંગડીઓ કાઢી ના લે તો સારું સમજાય છે અત્યારે જુએ છે જાણે છે રાગદેશ થતો નથી વિતરાગ ચારિત્ર કહેવાય શું જ્ઞાન દર્શન સારી તરફ બધું તપે ચાલ્યા કરે પણ તપ નહી તમને અમારી આજ્ઞા તપ કરવું પડે અમે ગાડી ની કોઈ જ વાત કરીએ ગાડી ની તમારી જોડે બેસીએ છ ગાડી કોઈ જડ વાત કરીએ છીએ મેં કોઈ વખત નહીં કોઈ વખત ના સુખે રા ઉપયોગ માં ઉપયોગ ની બરાબર આવું સરસ વિજ્ઞાન હાથમાં આવ્યા પછી કોણ છોડે પાંચ મિનિટ ઉપયોગમાં રહી શકાતું નથી પેલા એક સામાયિક હોય તો મહા મહા કસ્ટ કરીને એને જરા ભૂલ ને હાથરો ને જરા ના થાય તો આપડે નક્કી કરી નીકળું મારા આમ કરવું જ છે એવું નક્કી કર્યું નક્કી ના કરીએ તો પછી ઉપયોગ ચૂકી જાય અને સરળ છે નથી ચા પીવાની વસ્તી બટાકા છોડો પાઉ છોડો હોય એક તો થવા દેવું બસો તમે ભાવના થઈ છે ભાવના થઈ છે બઉ કામ કરી નાખીશું કેટલાકાય થઈ જાય ને પછી આખી જિંદગી ઉપયોગ પૂર્વક હોવું જોઈએ ઉપયોગ ક્ષમત એમને શું ઉપયોગ પૂર્વક રહેવું જોઈએ શું પ્રતિક્રમણ કરતા કરતા થાકી જાય પ્રતિકરણ નો થાક લાગે છે પણ એ જે વર્તન કર્યું એનો થાક લાગે તો વધારે સારું રહેણ ન કરવાની જરૂર પડે તાર પ્રતિક ઓછું થાય નઈ